એ તો આપડે છૂટ આપીશ નહીં તો હેલ્પિંગ હોય કેટલો ફેર પડી જાય એ પુસ્તક વાંચવાથી ત્રીસ ચાલીસ કુટુંબો આવે અમારી પાસે મને ભ્રંશિલ વ્રત આપી દો જાણીએ જ નહી કે આમાં આટલી બધી આટલું બુલવાર નું જવાબદારી છે એવું અમને ખબર જ નહિ નઈ તો આવું અમે પડે જ નહીં સચિદાદા જરૂર અને તમારી ઘણા ખુશ છે કે હોય ને હવા માણસ ફરે અને ફરે હાલ તેઓ ખાવે ને બીજો ગંદાડો જ નહીં સંસાર વ્યવહારી ગંદાડો જ નહીં પેલા મધુ દંડવતે મિનિસ્ટર હતો ગુજરાત કેટલી મુશ્કેલ થાય ચાલ દાદા એટલે છોકરા બઉ સારા થઈ ગયા તો બીજી હમદર નો વાર લાગ્યા પણ નિવૃત્તિ નહિ અમે કઈ હંઘે નવી જાતનું એને એ ખાતરી થઈ તે જ મુશ્કેલ છે ખાતરી વાત તમારા ત્યાં બીજા ને કેવું થાય ને કે મગજ રાખત લેખકો બી બધા મને આ જૂની ઘરે છે ને બઉ મુશ્કેલ છે આ ચોખ્ખું બની યા જૂની અને આવડ છે એ નથી સ્વીકારી નથી જૂની સ્વીકારી એ ઘરે બઉ મુશ્કેલી છે કૃષ્ણ ભગવાન એ ઉશ્કેરા માટે કરાયો કર્યો બિચારે કહ્યું કે મારા બાપા મામા છે બધા નથી મારવા અને એના હું ઉશ્કેર્યું તું મારી બુદ્ધિ હવે આપડું કોઈ કહીએ નહી કોઈ કેગાળા ગુણ નહીં મારવું તો આપણે ઉશ્કેરિયે નહી આપડે હેલ્પ કરીએ કે હા ભગવાન હવે થયું આ ગુણ સારો કર લો કરું છું વાત છે ખરું કર્યું છે જેને પણ આ લોકો એમાં બુદ્ધિ ની અતિવા મળ્યું प्रजा बहुत क्या मानवा हाँ बात अत्यारे वर्षण कारण आ બે પેડી વચ્ચે બે પેઢી વચ્ચે ઘર્ષણ થયું ખરેખર ખરું ઘર્ષણ મોડલ રહેનારો શું કહ્યું જુના છોડનારો નઈ જુના ને છોડનારો રહેનારો મોડું બઉ ખરાબ લાગે છે આ લોકો તિરસ હું હિસાબ માં કાઢતા આવે બિલાડી દુધ મોડું દૂધ છે તો એ દૂધ પી છું અને આ હરિજન મા છોકરા બધા મારા જોતા કન્સીડ તૈયાર થાય પેલા કે હા બે ત્રણ ત્રણે ત્રણ વર્ષની પાસે દાદાજી મને બઉ ખરાબ આવે હાથમાં થઈ ગયો ને શું આવે આપણે એને વિચારવું કરે ના બહુ જ ખરાબ સહન ના થાય એવા વિષય ના આવતા છોકરા એ કયા વિષય ના આવશ તમને ગોરી બાજતો દાદા ગુરુ ને હાથું લડત નહિ અને હાથું ને જોયા નથી માણસ ગોરી મારવાનું ત્યારે હોય એવું દેશ માં હાથું રહે આ માણસો જોયા નથી મજા મારવાનું ધન્યવાદ લાગે પડે એમ જાય સાંભળ્યું નઈ આપડા દુરુપયોગ કરે આટલો ચોખ્ખા માણસો મારી પાસે મારી વાત કાયમ કરી રહ્યો સાથે જે મારે કે તું આ કદાચ તમે વિધિ કરાવતા તમે તે વખતે મારો નંબર લખતો કોઈ મને પહેરવા ના દી લોકો લોકો એ છોકરાજન શું કહો તુર એક ગાડી ના મને સાથી સાથી બોલે આટલા ભાઈ ગમો મારો ભાઈ એટલે આટલો બધો ભય લાગે તને કેવું બધા છોકરા જેવું કરવું ટાઈપ બ્લેન્ક પેપર જેવું ટાઈપ કરેલું થઈ જાય તમારો જે જોગર બધ મારા પછી પણ આ કોલેજો બધી હાથમાં આવી જશે શું કહેવાય કરશે એમ બધું નવસારી અને ગામમાં જે પાંચ વચ્ચે માણસ આવે ને મોટા માણસો તે સત્સંગ નું બધું એકઠતા હોય એ બધા જાતે આવેલા એ કઈ અમે આ તબી કરી અધ્યાત્મ નો અમને લાભ થયો ના થયો એ અધ્યાત્મ અધ્યાત્મિક કાને માણસ કર્યો ને કે જે માણસ છે એ બધું ક્રાંતિ જ્ઞાન છે ભગવાન માટે આકાશમાં કયા આકાશ કહેવાય છે બાળકૃષ્ણ બાળકૃષ્ણ બાળકૃષ્ણ માટે બરોબર છે બાળકૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ એટલા ખોટું કરવા કાયદો જો એવો કે લક્ષી ના ગયા તમે જે જગ્યા પ્રાપ્ત થઈ હતી નથી રમી રમવા કે ના ગયા કોણ ગોળ ગોળ ફર્યા મારા માયલ કે કપાયા માયલ ના કપાયા એ સમજી ગયા તમે એ તો બોલતો માયલ કપાયા નહીં એરે વાત કરો एकदम સાહેબ દો જગનંત એ અજ્ઞાન નહી જે ઇતિયા ઉલે વિજ્ઞાન ચેતન છે જે જ્ઞાન જાણો ને એ જ્ઞાન જ કામ કર્યા કરે તમારું અને જે જ્ઞાન જાણવાથી કઈ કાર્ય નય तीज तारीखे तो बोला तारीखा साल छो दिवस आठ बी क ફોન થઈ ગયો એટલે એ હતા નહીં જાતે બધા પછી આવીને ના ફોન કર્યા જ્ઞાન કે છે તમારે કયું જ્ઞાન જે દડ્યા પછી જાણવા ના થાય બીજી કઈ જવું ના પડે ભટકવું ના પડે એ જનતા આવી ગયું રૂપિયા હીરા માં પર કે ભૂખ માટે એ તમને સુધી નથી ભૂખ મટે નઈએ મટા શું કેવાય કેવાય કઈ લોકો ને એ મોટો માણસ કહેવાય છે સુદ્ર પગારે કોણ પગાર બગડેલા શું થાય આપને મળ્યા પછી એમનામાં પણ ઘણો ફેર પડી ગયો ફેર પડશે ઉપાધિ છે તમે ગોડ દૂરી રેતી છે બઉ નથી આ તો શરીર થઈને ફરવાનું નથી શરીર પાસે કામ કાઢી જવાનું છે આપણે શરીર માટે આપડે ફરવાનું નથી આપડે માટે શરીર કામ કાઢી ના ખરી આપડે રૂબા બદલવાના છે ગરમ કપડા પહેરી લેવાના હોય એટલે નામનું છે તે જો એક વખત દ્વંદ માંથી નીકળી જઈએ પછી એવું નઈ કશું બરોબર ભલે ક્રિકેટ રમતો હોય પણ જ્યાંથી અને ઇન્ટરેસ્ટી ગેમ થઈ ત્યારથી રમેટ ની વાક્ય વાંચતા હતા સવારે જસુભાઈ આપડે સત્સંગ થયો હતો ને શું ચેન્દ્ર ચૈતન્ય ના વગર શ્રીમદ રાજ નું છે ને કે ચૈતન્ય વગર પ્રેરણા ચૈતન્ય ની પ્રેરણા વગર કર્મ કોણ ગ્રસુભાઈ વાંચતા ખુલાસો કે નોતો જડતો જળી ગયો એમ પણ દાદાજી આ કર્મ ગ્રહે આ ગ્રહવા આમાં ક્યાં ગ્રહવાનું છે કર્મ ને કર્મ ગ્રેમ કોઈ ગ્ર કોણ ગ્રહે તો કર્મ શું પીળા ગયા કર્મ કોણ કોણ ગ્ર ધનિક માર્ગો અને ચેતન ગણા છે એટલે અને એને આત્મા કહે છે એ ચેતન પ્રેરણા કરશે અને એ ચેતન તો ચેતન તો છે જ પણ આપડે બી હિસાબ કે પાવર ચેતન છે વરડા ચેતન નથી અને જો ઓલરાજ ચેતન હોત તો પ્રેરણા થેલી પ્રેરેક તો કાયમ કાયમ રેડે વ્યતિરેક તરીકે બહાર પાડીએ છીએ અહંકાર ગુણ એ વ્યતિરેક માન માયા લો વસ્તુ બની લોભ અને માયા પછી મારું પણ બન્યું અને ક્રોધ અને માન માં હું પણ ઉપાધિ બીજી વસ્તુ પર વસ્તુ ની ઉપાધિ ને લઈને ઉપાધિ સ્વરૂપ ઉપાધિ એ વસ્તુ સાથે થઈ એટલે ઉપાધિ સ્વરૂપ થયું ઉપાધિ કરું દરિયા નથી ઉપાધિ કરું એટલે મને હોય ને જે કોણ ગે તે કર્મ હા હું કહું છું તે કર્મગ્રહ છે માન્યતા છે શું ને હું કરું છું ને એવું સ્વરૂપ ઉદગણ થઇ જાય જેવું આપડે બોલીએ ને એવું સ્વરૂપ ઉદ્દણ થાય ભૂગલ નો ભૂગળ નોંધ હું કરતા નહિ તો પછી ભૂગલ ને કઈ હોય તો નારો બંધ થયો છોડનાર પોતે નવરો થઈ ગયો એટલે ભૂતકાળ ગ્રહ છે એ વખતે જ્ઞાતા દશામાં છોડે જયારે પામ્યા ત્યારે પોતે લખ્યું કે જો આ શ્રેવા તો એ કરી શ્રેવા નહીં સંદેશ માત્ર દ્રષ્ટિ કે ભૂલ ક્યાંય હવે જે પામ્યા ને આપણને બધી મળતી જ આવે જેને સિદ્ધ થયું હોય મળતી આવે રાગ રાગ નું પરિણામ છે રાગદેશ નું પરિણામ જ છે રાગ થાય ત્યારે રાગ હોય તો કે મારું રાગ ક્રોધ માન હોય ક્રોધવ શું વિચારવું કરે વાત ચાલે શું સરવાયુ કાઢ્યું જે ન્યાય જ છે રમતા કાકડા કરવાની જરૂર છે તમારો હિસાબ તમને આપે પણ આનું દાદાજી આ સમજણ નું કુદરતી ફળ બઉ નો આવી જાય માણસ નો ચૂપ ન થઈ જાય આ સમજણ નું આ સમજણ ફળ બધું ન્યાય સ્વરૂપ જ છે પછી શું કેમ કઈ બોલવા જેવું બધું જયારે ન્યાય સ્વરૂપ છે હરેક ચીજ જે બની રહ્યું છે ન્યાય છે તો ક્યાં કઈ કશો પણ અભિપ્રાય જ્ઞાન ના સભા એવો છે આપડે સમજ્યા આપણે આ પાપો થાય જયારે એમ કેવાનું છે આમાં અક્રમ વિજ્ઞાન માં પાપો થાય માણસ જયારે આપુ ફળ આવે એના ફળનું કેમ વ્યવહાર થી ફક્ત છે વ્યવહાર ને પાછું વળંગ માટે વ્યવહાર સત્ય છે સામેટિક સત્ય ખરેખર સૂચન ચાલ આવ્યો મુકાયો છે મન જય આવી ગયેલો મુકાઈ દે મન જે કોઈ હોય કોયું કરેલા કોય ઉપત કરો બધી મનુષ્ય નો જન્મ લેવાનો હેતુ શું છે જીવન નું રહસ્ય શું છે મનુષ્ય નું એટલે જે તમને હજુ મોસપ કરવાની ઈચ્છા હોય ભૌતિક અને નહી તો કોર્ટ ના જોઈતા ભૌતિક સુખો ના જોઈતો હોય તો મનુષ્ય થી તમે પોતાના સનાતન ટુકડા શકો એમ છો સનાતન ટૂપ એ સ્વતંત્ર છે અને ભૌતિક સુખો સંપૂર્ણ સ્વતંત્ર એટલે ભગવાન ઉપરી ના રહે ભગવાન ઉપરી ના રે એટલા થઈ શકો છો એ માર્ગે તને જો સુખની ઈચ્છા હોય તો જીવ માત્ર ને સુ ખાધ દુઃખ ઈચ્છા હોય તો સુખા જે તારી ઈચ્છા હોય તે આપણ સો રૂપિયા થોડો થોડા પછી તમે નાખે તો ઉભરાય ની શરૂઆત કરી પછી દુઃખ ચૂક આપવાની શરૂઆત કરી दुख अपाय जर तने दुख दुख देववा पशो त त देव आयात करत नही आसु गुजोवर बत्ती बात है प्रत्येक बात का है तमाम प्रकार ये है ये हद है इतनी डिग्री की बत्ती डिग्री का बदला भी पॉइंट 10 कुछ जीता है मैंने माने माटे एक एक जन्म में नहीं सके હિન્દુસ્તાન માં આવ્યો સમજો એટલે થઈ ગયો તૈયાર કારણ કે પુનર્જન જાણતા નથી તેના માટે સનાતન સુખના માટે અધિકારી થયો સંજોગો બાજુ છે મારે તો ઉત્તમ માર્ગ જોઈએ ઉત્તમ તો તમાર જે કોઈ અવલંબન ની જરૂર નથી ખરું ચુક દેવાશે કોઈ અવલંબન કરું ના હોય તો અવલંબન દીકરા એ પરાવલંબન કેવાય તમને જે વિચારવાથી બોલો ને બોલો બોલવાનું બાધો રાખવું બોલકુલ બલામી પણ એટલે જેવું સત્યાવીસ બાવ્યાસીટી શન તો જરૂર જોઈએ ને તમારે કયો માર્ગ છે કે કે તમે ચિંતા સંસાર માં के जी जी करिया करिया सही जिंदगी जीवो जीवो जीवो कोई जात सीवा મનુષ્ય ધર્મ નથી અને મોક્ષ ધર્મ એટલે તમે કહો ત્યારે તમને તમે કહો એમ પૂરો થઈ ગયો ભૌતિક સુખો જોતા હોય તો જગત ભગવાન બનાવ્યું સનાતન સુખ જોયું હોય તો ભગવાને બનાવ્યું નથી તમે મને પૂછ્યું જીવનનો રહસ્ય શું છે એટલે એક તો પૂછ્યું કે આ જીવનનો રહસ્ય શું છે આ રહસ્ય કેમ છે આપણે તો એક શું ગોળ જે કાળ બમાર જગત બનાવી છે અને સનાતન સુગવેલ ભગવાન બિલકુલ બનાવી દીધા છે આ સત્ય કહી ગાઉં કે બે જણ પુરવાર કરી આપો જબર જગત જગત ભગવાનને મેં કે બડા ગારક છે ને એટલે ભાઈરા સાઈ થી મને દેગા દયા તમે કહો કે The world created correct by Christian's viewpoint, by iridian viewpoint, by Muslim viewpoint, not by fact. I am saying that a fact of citizen is a fact of citizen of all, it was not all. So good. By fact, the world is the puzzle itself. By fact, the world is the puzzle itself. God has not possessed this world at all. Only scientific, circumstantial evidence has been. By that, by viewpoint, God is creator. So do not be by viewpoint, he says. So, God is a vāstikta māguhū, he is a vāstikta māguhū. Vāstikta māguhū, he is not a vāstikta māguhū. ભૌતિક સુખો જોઈતા સમજાશે જગત છે ભગવાન અને ભગવાન ભગવાન માનો કે તમને સમાજમાં ચાલ ના હોય પણ બનાવી વાત ચોક્કસ બનાવ્યું જે વસ્તુ બનાવીએ તેનું શરૂઆત થાય ના થાય બિગનિંગ બિગીનિંગ થાય ત્યારે આનાદિ તમારે જો એક બાજુ ગોયલ ક્રિએટિવ કેટલું બધું વિરોધાભાદ આ બીજું શબ્દ માં કહું ગોયલ ક્રિએટિવ તમારે જે માનવું હોય તે માનવું ધર્મ જુદા છે તમે કશું જિંદગી કદું કરો છો ઘણા પછી ખરો છો તમે જેની લાગે છે બોલો કમિશનર હતી કે નાપાસ થયા પછી બે વાર પડી રહ્યું પછી મનુષ્ય તમે ખરેખર કોણ માય લેવી માય લેવીભાઈ અને નથી કેતા મારી બુ કોણ બોલે મારું મન એવું કોણ બોલે છે મારું છે કોણ બોલે છે મારો અહંકાર અહંકાર નો પરિચય કોણ છે વિચાર કરવાની જરૂર તો છે વિચાર ની જરૂર ખરી ને કેટલાક સર્વિસ કરવી હોય પણ ના કરતા હોય બને કરવી હોય છે તો ના કરતા હોય શું કારણ છે એવું થતું એક ના મલગ છે એમાં શું કારણ એની પાસે બંને ભણેલા છે કર્મ ના લીધે મારું ગયા જન્મ નું હશે એની જોડે તમે શું કરો છો આ તો માણસ એજ કરે છે બીજા અલગ બેટરીઓ ચાર્જ કર્યા કરશે જૂની બેટરીઓ ડિસ્તાર એક ભૂમિકા ભક્તિ ઘર કેટલી રૂમ છે તમારે બે રૂમ બે રાત્રે હરાય ગયા બાયણું ગાળો તમે શું કરો ઓણ માંગી ઓળખાણ ઓળખાણ ઉગાડીએ નહી ઉગાડીએ बिहार बिहार